મળે છે ને નરકગતિ તો બધાને જ મળે છે ને બધી ઉંમર થઈ નથી ના પાડી શકાય હોય તો આપણી જવું સારું આવું કઈ નઈ લોકો તો એને સલાહ આપે ને કે આવું કઈ છે નહીં ડોક્ટર એન્જિનિયર એવું કઈ છે ભગવાન કઈ ઊંટા બધા નથી પહેલે સગભ આવું ના કેવાય સ્ત્રી જાતિ માટે અપમાન કર્યો નહી મોટા ભાગે લોકો એવું જ કે છે મોટા ભાગે લોકો એવું જ કે છે કે સ્ત્રીઓ ગમે તેટલી મળે પુરુષો ગમે તેટલા મળે એવું નથી કે સ્ત્રીઓની વિરુદ્ધ માં છોકરા સારા મળતા નથી તમે સારા કરે આપનો શું ખ્યાલ છે બઉ સારા માણસ બઉ ઉત્તમ માણસ હતા જગત ને પોતે નિસ્કામ કર્યો પૈસા આમથી લઈ નાખ્યા બધા સારા કામ માટે બઉ સારા કામ કર્યા એના માટે બીજો મતદ ના હોય ને પોતાનો સ્વાસ્થ માટે વાપર્યા मुश्किल नहीं पड़ती अमुक संयोग में मुश्किल पड़ती नहीं हजु कचास हज अमुक दृष्टि खेचाय बता है दृष्टि खेचाय अमुक प्रकार बगड़े बगड़े नया दृष्टि बगड़े नही કાયમ માટે રહેતું નથી રાગ છે એવું સમજવું પણ એની સાથે મળ્યા ના હોય છે ક્યારે આવે ને પછી ઉડી જાય પછી કશું ના હોય નથી કોઈ વાર થઈ હોય કોઈ વાર પેલા મળ્યા ના હોય ઓળખાણ ના હોય ખાલી અડધો કલાક મુલાકાત થઈ હોય પણ સમય એ કે એના ઉપાય તરીકે પ્રતિક્રમણ તો ચાલે જ છે અને ત્યાં આગળ બધું ખોજુક રાખીને બેસી રહ્યું બઉ સાચેત રહેવું પડે બઉ જાગૃત રાખવી પડે સારું કશું નથી ને બી તો હોય નઈ એકલો બધું બધી બીજો માળો રે બુદ્ધિ બુદ્ધે માળો પણ રચે પાડો ભય પાડો ઉડાઈ દેઓ એક કહે છે કે બુદ્ધિ પાછો ઓ માળો પણ રચે છે ના રચે પણ હું ઉડાડી દઉં છું એટલે માળો રચે લગન સુધીનો લગન સુધીનો હા ન દુ રહે એટલે જેતારેવાનું તૈયાર બીલે બીએ બીએ બોલ મારવા છોર કા જલ્દી જે તન વદન નથી એ તો ભરી આવશે આ લૂંટાયું શું ફળ મળેવાય અધોગતિ વ્યવહારિક બધા પ્રસંગો માં અને સર્વિસ માં અબ્રહ્મચર્ય સંબંધી પ્રસંગો બહુ ભેગા થાય છે કુસંગ થાય છે કુસંગ મળી આવે હજુ કઈ બીજા વર્ષે મારો નિકાલ કઈ ગભરાવા નહીં માનસિક સંઘર્ષ છે તો મારો વાર શું લાગે દેશ નો સંઘર્ષ ના થાય પેલું દાદા આપે કીધેલું ને કે છ મહિના સુધી વિચાર આવે કે પડવું છે પડવું છે છતાંય પોતે સ્થિર રહે પોતાના નિશ્ચય માં તો બહાર નીકળી જાય એવું કે છે કુલદીપા પૂછે છે કે આ વ્યવહારિક પછી સર્વિસ માં આ બધા જે કુસંગો ભેગા થાય છે એનો નિકાલ કરી નાખવાનો એ જે આપે કીધું તો એમાં શું કરવાનું નિકાલ કેવી રીતે કરવાનું આપડે આજ્ઞા પાડી નિકાલ કરવો છે તેનો નિકાલ થઈ જાય અને તે છે તે લે निकाल कर प्रश्न पूछे ठीक है ऑफिसत प्रश्न पूछे लग्न लग्न કોઈ છોકરી જુએ તો તને કઈ અસર થાય કે નહી જવાય છે હું કઉ છું કે છોકરી જોઉં તો આકર્ષણ થાય છે પણ લગ્ન નથી કરવા એવું કેતો નથી જુદા જુદા આશા થી પૂછતા હોય એમના પ્રશ્નો પૂછવાના આશય બધા જુદા જુદા હોય છે એવું બધું કે તું છોકરી જુએ અને તને કઈ અસર ના થાય તો તારામાં કઈ દમત નથી આવ્યું એવું બધું નક્કી કરે લોકો પ્રચાર કરે પછી એવો પ્રચાર કરે અું તો હું કે મને તો આકર્ષણ આય કે એટલે પછી એ કહે કે મને આકર્ષણ થાય છે ડબ એને કહે છે કે આકર્ષણ ના થાય નહી હ તો તું જવાબ આપો માં કે તું ડર ડબ મેને ક્યો કે મને આકર્ષણ ડબ મને ના આકર્ષણ બહુ થાય છે તમને એ લોકોનો મારા શું જવાબ એ લોકો ને તો પછી શું જવાબ આપવો ના સાંભળ બરાબર ચાલે છે કે પ્રયોગ બધા તારે બઉ સારા લાગે છે પછી બે ત્રણ દિવસ સારું થાય પછી એમાં કચા થઈ જાય છે એટલે પ્રયોગ દ્વારા જે કાર્ય સિદ્ધ થઇ જવું જોઈએ એ થતું નથી ને અથવા જ પૂરો થઈ જાય પ્રયોગ કરતા સિદ્ધ થાય એકદમ ના થઈ પ્રયોગ અધુરો હોય બીજો પ્રયોગ પાછો કરીએ એ અધૂરો મૂકીએ ના એટલે જયારે કરીએ એટલો લાભ થાય આપડે જે પછી છૂટાપણું આ ખાની બેટો જોવું છું એમ પછી પરમેન નથી જોવાતું પ્રકૃતિને જાણિયે કરા જુદી જે એટલે પર આને કેટલું કોન્ટિને વળ્યો તો તે ભગવદ ના અમે પછી સમાજમાં મળ્યા મને કેટલું વળ્યો તે કાંતી રેડે તો ઉદી વળ્યો તે કાંતી રેતે તો ઉદી વળ્યો તે બોલે કેટલું છે એટલે નિશ્ચય માં કચાસ છે કે આ પૂતગલ નો સ્વભાવ છે એમ મને કેતા કામ થી રો નહીં ગયા પ્રયોગ ના કચાશ છે કે આ શું છે આમાં પ્રયોગ નું મહત્વ સમજાવ્યું નથી મહત્વ સમજાવ્યું નથી કે પછી હકીકત પછી કીધું પાંચ આગળ ગમતું નથી પછી દાદા કઈ જવાબ નહિ આપે તો કરવું કશું કરવાનું ગમતું નથી બીજું બધું ચાલે પણ જ્ઞાની પુરુષ ની આજ્ઞા ના ચાલે એ તો પાવી જ અમને ગમતું નથી પણ પૈસા ની જરૂરિયાત છે તો જવું પડે ત્યાં એમ નથી કેમતું આ સર્વિસ કરી ગમતું નથી એવું નઈ કેતા આજ્ઞા શાલમાર થી આવી એમને આજે તો બહુ બિઝી છે આજે બહુ બિઝી છે એટલે બાર વાગ્યા સુધી જ રહેવાના છે પછી જશે અમદાવાદ આવશે જ્ઞાન લેવા જ્ઞાન લેવા અમદાવાદ આવવાના કોઈ બાણસ પોતાના સ્વતંત્ર હાથમાં નથી દરેક માણસ માત્ર સંજોગો ના છે સંજોગો ના ગુલામ જતા રાજા શંકરે દાખલા દવા <eps> बुद्धि वेत बुद्धि वन थे बदलाव बुद्धि फायदाकार अवरोधक संसार संसार निकल स्वभाव સંસારી બહાર નીકળ્યા છે સંસારમાં મદદ કર્યા કરે બધી બતાવે બહાર ના નીકળવા દે ભક્તિ છતાં એ બુદ્ધિ નાની પુરુષ પાસે બેસવાથી કઈ અમુક કલાક તો એ બુદ્ધિ સમ્યક થાય અને સમ્યક થાય તો એ બુદ્ધિ જોવા દે બુ સમય થઈ શકે છે બાકી અમને બુદ્ધિ ના હોય એટલે ખબર પડે કે આ બુદ્ધિ નથી એ ફાયદો છે બિલકુલ બુદ્ધિ અમને હોય સારી રાખેલી આવરણ દૂર કરેલું હોય તો એટલે કેન્ડલ સરખા કેન્ડલ ટ્યુબલાઇટ આવી પડે તારે નાખવી પડે ને એવું પેલું લો લાઈટ થઇ જાય તો આવું પેલું કેવું લઈ જાય ઓટોમેટિકલી અહિયાં માણસ ઓલવું પડે જ્યાં જ્ઞાન પ્રકાશ છે ત્યાં બુદ્ધિ ના હોય બુદ્ધિ હોય ત્યાં જ્ઞાન ના હોય એ જુદી વસ્તુ છે હવે તેથી લોકોએ માગણી કરી કે જ્ઞાન અને બુદ્ધિ કઈ ડેફિનેશન જુદી હશે ને અગર તો અહંકારિક જ્ઞાન એ બુદ્ધિ કહેવાય અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન કેવાય બુદ્ધિ બારની વસ્તુ કરે અને જ્ઞાન ને પ્રકાશ છે બુદ્ધિ ઇન્દ્ર પ્રકાશ છે અને જ્ઞાન દિરેક પ્રકાશ છે એક પ્રકાર છે હરીસા પર પડે અને હરીસા નો પ્રકાર છે બુદ્ધિ ઈમોશનલ કરે માણસ ને ઇમોશનલ થાય શું થાય તમે અનુભવ ખરો ઇમોશનલ થાય માણસ એના કરતા માણસ ચેતન છે પાવર ચેતન એટલે જ્યાં સુધી મન વચન કાયા ની બેઠી હોય ત્યાં પાવર ભરેલો છે ત્યાં સુધી પાવર ઉડી ગયો ખલાસ પાવર વપરી ગયો પાવર વપરી ગયો ખલાસ થઈ ગયો એટલે પાવર ચેતન અસલ ચેતન જેવું કામ કરે છે તેની હા માં ચેતન બચાવું આ ન હોય એ આ ગેરસમંદ એને જ મને ગાડી એટલું ના થઈ શકે હા તો પાવર ટેબલ છે એ આત્માની હાજરીમાંથી આત્માની હાજરી રહેશે શરીરમાં એટલે એના આધારે આ મનોરજન ગાય ની બેટરીઓ બધી પાવર ભરાય છે હાજરી થી કોઈ ભરતું નથી અને કોઈ ભરાતું નથી હાજરીથી જ ભરાય છે ખાલી થયા કરે છે પાવર પડી જાય છે નવી ભરાય છે આટલું બધું જોય ને કઉને એ બની છે ને એવું જોઈ ને જોઈ એટલે આ વસ્તી ના દેખાય પણ અનુભવ ની બધું દેખાય તેના જોઈને હું છું આ ચાલખંડ દિવાળી હોય તો એની પણ આ દઈ શકે એટલું બધું વાત કરીશું શક્તિ છે જો આ માણસ ધ્યાન માં પૂર્યા નીકળી નથી તારે લોકો કે તમારે સાસુ આવે આપણને લાગે કે સાસુ આવે તો અનુભવ માં આવે એના સાસુ માનેલું જગત માનેલું એટલે માન્યું એટલે મન ઉભું થયું માન્યું ના હોય તો મનુ ના થયું ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ મારા કાકા એવો ઓપિનિયન ઉભો ના થયો હોત મધ માનું મન જન્મ જ ના પામત મન નો જન્મ જાતે આપડે પોતે ભગવાન ભગવાન આપેલું ભગવાન જો આપેલું ભગવાન પણ આપી દઉં લાભુભાઈ હું લાભુભાઈ હું બ્રાહ્મણ છું જોશી છું બધી રોંગલીપ હું રિપોર્ટ છું રોંગબલી તું ગોરો તું કાળો તું સાંભળો તું જાડો તું પાતળો તું જે જે બધું હુંનો કલ્પના કરી બધી રંગ બિલિપ અલા રંગ બિલિપ જે ફેક્ટર થાય તો રાઈટ બિલિપ દેશે અને રાઈટ બિલિપ એમ નામ તો લેગ જશે તો બ્રેકઅપ કરી આધી બધી સ્વીટ કહેતા જોરી થાય કે નહીં दादा कीधु दिवाल आत्मा निकली जाए तो ये एक नीना जगह भावना जगह ज्यादा अनुकूल आए ज्यादा ढील हो એમનું કેવું એવું છે કે આજે દિવાલ માંથી જાય છે આત્મા તો એ બધા જે દિવાળી બધું અણુ પરમાણુ હોય છે એની વચ્ચે જે જગ્યા હોય છે એની અંદર ગમે ત્યાંથી જાય છે જે કોઈ પણ વસ્તુમાં આકાશ ના હોય વસ્તુ તૂટે નહિ એટલે હીરો પણ તૂટે છે આકાશ છે એપલ હોય પોતી છે આકાશ જેના આકાશ ની શરીરના આકાશ ની જરૂર એ પણ વધારે ખાવા સાસરે રીતે તો ભેળ પડે નઈ ને દારૂ અરે એટલું કઈ નું જે તુષ્મ શાંત એટલું કઈ ને સાત રસુ થ અમદાવાદ નું લખેલું શાસ્ત્ર ઇઝ ઇન ધી નોટિમા વંચે છે માણસુ બેફન ફોરું ક્યા જાય છે આ તો બેફન રોટલા ખાય દાલ ભાત ખાય દારૂ નો પ્રોત્સાહન કરે હિન્દુસ્તાન ના લોકો એકલા જ પુનર્જનો કેટલું બધું અમે કરતા જ છીએ એટલું ભણવા આવ્યા એ કેટલી મોટી થિયરી લોકો કહેવાય અધ્યાત્મ માટે તો હવે આગળ ને વિચાર જડે હું કરતા છું તો આગળ વિચારતા ના અમુક લોકોના કામ ની આ વાત આ વાત હોય સાત ડિગ્રી છે ને એ બધી ડિગ્રી હોય પેલો ડિગ્રી વાળું કેશું જોઉં છું તે જ બરોબર છે પેલો કે છું તે બરોબર છે બધા ઝઘડા હોય શું છે આફ્રિકનો પચાસ ડિગ્રી સુધી આવે છે પછી અમેરિકનો ઇંગ્લિશ મેગ્રી સુધી આવે પાણી બસો મુસ્લિમ વાર કરતા ઇંગ્લિશ આગળ મુસ્લિમો છે તે આ પીના પીના બધા ઉડી પડી ભારત થી આગળ ખરા કોઈ ભારત થી આગળ કોઈ ખરા ના આપની કક્ષા ના બીજા બીજી વિભૂતિઓ ખરી આપને દેખાય છે કઈ વાર અત્યારે ભારત માં આપની કક્ષા બીજી કોઈ વિભૂતિ ખરી મોટું હોય દરેક શિખર પર ગયેલા છું કહ્યું છેલ્લા શિખર પર છું એવું કહી દઉં મેં એવું નથી કહ્યું આપને આપણા નાના શિખરો દેખાય ને આપણાથી નાના શિકરો હોય તો દેખાય ને બધા દેખાય વ્યવહાર કે છે ને જ્યાં લોકો ગુરુતમ થયા ગાયેલા છે ત્યાં હું લઘુત્તમ થયેલો છું અને જ્યાં લોકો લઘુ જ્યાં લોકો ને ગુરુત્તમ થવાનું હતું ત્યાંનો બદલો શું બને લઘુત્તમ થયું મારે ગુરુત્મ થવાનું ગુરુત્તમ થઈ ગયું વ્યવહારમાં લઘુત્તમ થયું બેસ્ટ માણસ છે દેવ જેવા માણસ છે આ દેશ નો બોલે છે ને એટલે ટાઈમ નકમો જાય છે આ દેશ નહી એકવી સુધી નહીં એનો ટાઈમ નકો માટે તો ચાલી શકે એવું આપડા એના તો વગર કર્યા કરે તો બરોબર જરાય ફેરફાર પાણી ગમે તું રહી દે તો આ ધોવાય નહીં વિકલ્પી લોકો એ સાહજીક વાત કરે છે આ લોકો વિકલ્પી જ કરે છે એક ભાઈ પચીસ વર્ષથી કૃષ્ણમૂર્તિ પાસે જતા તો મારી પાસે આયા મને કહે છે પચીસ વર્ષથી પચીસ ઘણું સારું રહેશે ઘણું સારું ક્રોધમાલમાં આવેલું ગયું તક ના એ તો એવું ને એવું જ છે મતભેદ પડતા ગયા તક ના એવાની વાત છે બગાડતો આ તો લોકો જાણો છો ને એ બોલ્યા નહી બુદ્ધિ ને મળતું આવે એટલા જૂથ બગાડે કામના માટે બીજા લોકોની વાત ના કરીએ તો ઉત્તમ હા સાહિક પુરુષ વાત થાય બે હદ ની વાત ના કરવી શું બે હદ ગમે એટલા ચમત્કાર દેખાડે પણ એમાં ખેડૂતો નાદારી છે શું છે જગત માં ચેતના અમુક પ્રકાર ની ઉતરે એ ભાવના હતી ને તે અમને બતાવી એમાં કઈ ધર્મ શબ્દ છે ધર્મ શબ્દ હોય ને આ તો યોગ પ્રત્યે એક પ્રકાર કે જેથી કરીને આ લોકોનું કેમ કલ્યાણ થાય ને કેમ આ લોકો ને એ બધા હિસાબ છે અને તેનો સંકલ્પ તો એમને તો મદદ કરી શક્યા એમ કે નવો ધર્મ સ્થાપન નથી કર્યો ધર્મ સ્થાપવાની તો કોઈનામાં છે નહીં અહિયાં હિન્દુસ્તાન કોઈનામાં સ્થાપવાની વાત કરે ને આ ધર્મ સમજવાની શક્તિ થાય બરાડા ફાળે એટલું ઉદ્યોગ એરન્દ્ર પ્રધાન થઈને બેઠા છે જેટલા ગોસાળા એટલા બધા પૂછ્યો એટલા ગોસાળા પછી સપામાં વધુ નથી કારણ કે લોકો શું કરે પોતાને અમને ના પડે છોડી દેશે લોકો પોતા પેપર વાતવામાં અમને ના પડે એ છોડી જશે લોકો બહુ આરા દુઃખો હતા નહીં તો પેલા તો પેલા તો આદુ ખાઈ ને પડ્યો હોય આ માટે જ પડે તો સમજવા જો પાડે ભલે પડે ને એક જ્ઞાની થાય પોતે કે નહીં થાય આ તો પોતાનું આમ ને સ્થાપના માટે તો અહીંયું મળીને જોવિ દે છે લાવ વિચાર પી લો પી લો લાવ દેને ત્યાં તો એક આ કોફી જોઈએ હો કરવા માટે સાપેક્ષ સાપેક્ષવા દેખાય છે પાંચ ઇન્દ્રિય થી બંધ થી ગુજ્ઠ થી સાપેક્ષવા સાપેક્ષવાદ ને પાણીમાં